સુધી મંગળવાર તારીખ ત્રણ ચાર ચોર્યાસી લઈ અને આમણે સાતોસી મે ખબર અને આને કથા સાહી સા વહી દે જે સાબણ એ લાભ મોરે કથાનો તો કે એટલે આમાં લોક ના રાખો અમારે ન બોલે જો આ બોલ વિચાર કરવા જો જો કે નામ રે તો બતા અને અમે તથા સાંત આપે ઘેને ખટવાય અમારો અવગુણ કેવા લાગે ત્યારે તેની આગળ નું અને ભગવાન ની કોર નું બહુ એ જણાવે અને એમ કહે છે હું તો એનો વેચાણ છું મારા કરી ના છે તો પણ અવગુણ ના આવે એ તો ભગવાન પોતાનું કમા પ્રશ્ન પૂછ્યો છે જેને કરીને ભગવાન રાજી થતા હોય તો પણ તે કરવું કરવું નઈ જોઈ ભગવાન જેને કરી ને ભગવાન અમે કોઈક વચન કહીને કોઈક વચન કહીએ ને તેમાં જો અધર્મ જેવું હોય તો તેને ચિરકારી થવું ચિરકારી થવું પણ તુરત માનવું નહીં શ્રીકૃષ્ણ ભગવાન અર્જુન ને કહ્યું છે અશ્વથ ખાવાનું માથું કાપી નાખો પછી તે વતન અર્જુન ના માન્યું એમ એવી રીતનો જે વચન કેમાં અમે રાજી થતા હોઈએ તો પણ ના માનવું તથા ભંજ વર્તમાન સંબંધે નિયમ ભંજ વર્તમાન સંબંધે નિયમ નો મન નહિ આવે તો દુષ્મન રતો પાછક તરફ એને ભગવાનને ભંગલા લે જલ્દી મારી નાખશે થોડીવાર દેશમન જ બતાવે છે રાજ્ય જમાય અને ભગવાન આપડે આવશે તો અને પંચ વર્તમાન સંબંધી જે નિયમ ગયા છે આ પ્રગત્ય કેટલું શીખવાનું શીખવાનું છે ભગવાન કે કે પણ તેમાં રાજી ના કરવા અને વગવાન નું ધ્યાન કર પછી એનો ઉત્તર પણ પોતે કર્યો છે જયારે એવા ભૂંડા ઘાટ થવા માંડે ત્યારે ધ્યાન ને પડું મૂકી ને કરીને ભગવાન નું નામ લઈ ને ભજન કરવું બીજા બીજા બાહ્ય ઇન્દ્રિય કરીને જ્ઞાન છે તથા અંતઃ કરણે કરીને જે જ્ઞાન છે પોતે બોલે છે બીજા ને સમજાવે છે એ અંતર ભગવાન પ્રગટ હોય ત્યારે આંતરિય પણ આગળ જ્યાં નથી બોલું અને અંતકર જીવ સત્તા ઇન્દ્રિયો અંતકરણ ની ઉપર જીવ ની સત્તા જીવ સત્તા એટલે જીવરીઓ કઉ છુ પણ તમને યાદ આવતો નથી જીવ સત્તા કોઈ પણ માયાનો પદાર્થ હોય એની ઉપર છ હોય છ વિકાર વિકાવ પાલેસ કરોડ રૂપાળ કરોડ બધું કરો ને જાય અસ્થિ વર્ધકે પછી પછી જૂનું થાય તો નો થાય અપક્ષી હોય ઘારે પડે છે આ ડે ગમે એવો હોય જેમાં પછી અસ્થિ અસ્થિ એટલે છે એનું નામ શું છે નહી એનું નામ છે ખુ નહી જાય તે પછી છે સીધો છે નથી અને આત્માની સત્તા અને પરમાત્મા ની સત્તા એ જાય તેની સાથે સંબંધ જન્મે છે ના એતો છે નવો આત્મા જન્મે પરમાત્મા નવો જન્મે ન છ વિતાર બધા માયક પદાર્થો ઉપર છે આની ઉપર એક જ છે નામનો વિચાર પણ પાંચ વિના એકલો છે આલી અંતે મધ્ય આત્મા ભગવાન હવે બાહિર ઇન્દ્રિયો એ સત્તા અને એની ઉપર રહેલો જીવ એમાં રહેલી સત્તા મેં કહીએ સરકાર ઈ જીવ જે ગુણો છે ને એમાં સત્તા નામનો એક જ ગુણ છે પાંચ નથી પાંચ તો માયા માંથી જીવ નથી જી સત્તા શું કેવાય એ પૂરી સમજવી જોઈએ ને ભાઈ સત્તા એટલે આ સત્તા તમે કહેવા દેખો તો નો સમજ સત્તા અને તદાશ્રી એને આશ્રિત અનુભવ જ્ઞાન થાય બોલવાનું નહીં હોય સાક્ષાત નજરે દેખાય અને બોલાય અનુભવ જ્ઞાન શ્રી અનુભવ જ્ઞાન એની કરીને મોક્ષ એટલે જ્ઞાન વિના મોક્ષ ન થાય પણ આવું જ્ઞાન હોય એના મોક્ષ થાય એ જ્ઞાન નથી થયો બાકી પૂછ્યા જ ઘરો દિવસ આ જગત આખું ધૂઆાવને આ તો શાસ્ત્રી વાત છે આને બિચારા ને સમજાવે કોણ હા ઉપનિષદ નું છે રાત્રિ થી આ વાત એને આવે છે એને આવે છુ એમ વાઘર સિમારે ખૂબો કરેલો બે માણસ છોકરોની ભાષા ઉતાવળી હોય અને આખું હશે ને હા એ ઓલી બહુ કે હું એવું મારે ભના જવું આટલું ઘરનું કામ બરાબર કરી રાખ્યો ભલે કરી રાખી મા જે જાણી ને રાંદસીબ માં આ ઘર હોય રાસીબ માં આ ઘર હોય ઘર કેવું તો હળહડતો હાંડો રડબડતી રાગ અને આ ભને અજવાળે ખાવાનું રાંધ તારા નસીબ માં હોય રોટલો તો ખાય અને આ ભને અજવાળે ખાવાનું કઈ ગમે આવું ઘર તારા નસીબ તે હોય આવે નો અવતાર તને ખૂણે બે મળે એના નજીબ માં ખૂણે બેન ખાનારા ઘર માં ટેબલ કોશી મૂકીને ખાના આગ નું અજવાળું એને મળે છે કેવો આનંદ હતો એમ જીવ પ્રાણી માત્ર કેવળ મા ક્યાંથી મળે જરા ને અને જગત આને જાણે નહી એટલે એને દરશિયા નું ઘર જાણે પૂણે બેન ખાય સાધુ થાય સાધુ થયાર ઈ દુનિયા માં આવ્યા તો નવા આવ્યા જેવા ભાઈ ભગત માણસુ હમતા હશે બોલે છે કે નથી બોલ છે અને અંતરણ ઇન્દ્રિયો કદાચ રીતે જે અનુભવ જ્ઞાન છે તેમાંથી તમે ક્યાં જ્ઞાન ને કહો તો જ્ઞાન જ્ઞાન વિના મુક્ત ન થાય હવે ક્યા જ્ઞાન ને કોન તો એટલી છે લીધેલી ગોથળી ઊંચું કરે ત્યાં લગી થાય ગયા જગત ની ઉત્પત્તિ અને જેને વિશે સ્થાવર જંગમ રૂપ જે વિશ્વ તે સાવકાશે કરીને રહ્યું છે તેમાં અનિરુદ્ધ સ્વરૂપ માં સાવકાશે આંકડ વિના બરાબર મજાનું આખું જગત રહી છે અને સંકર્ષણ રૂપે કરીને જગત સંહાર કરે છે અને પ્રજુમન રૂપે કરીને જગત ની સ્થિતિ કરે છે એવી રીતે જેવું કાર્ય ત્યાં તેવા કાર્ય ની અર્થે તેવા રૂપ ગ્રહણ કરે છે જો આ બધું જ્ઞાન આવવું જોઈએ રૂપે આપણે બધું પૂરેપૂરું જાણવું જોઈએ નિરૂપ સ્વરૂપ કેમ ધર્યું છે સંઘર્ષણ કેમ છે અને મત્સ્ય અવતારો લીધો છે એ કયા વિભાગ કેવી રીતે લીધે ત્યારે ભગવાન બેઠા મહિમા બેઠા છે એમાં કોક ને કહ્યું મનુભાઈ ત્યાં બેઠા તમે ઓળખ આવી બેઠા થઈ તો આવી બેઠા ઓળખી ગયો બરોબર એટલે તમને ઓળખી ગયો નહીં અમારે ગોઈન બાપા ને ઓઠી ને બેઠા છે એના બધા જેમ એ જ્ઞાન તૈયાર થવું જોઈએ ને એ જ્ઞાન મેળવવા આપડે ઉદ્યમ કેટલો છે એ પેલો વિચાર કરો આ ભગવાન હે મહારાજ હે મહારાજ આ ખીર તો મને જાગી આવે આ માર્ગે ગેદી પ્રયાણ થાય છે બિચારા રાત્રે માથાકુજ કરે પેલા પુસ્તકા કરવી દે અ ભણવું છે એટલે પણ આ ઉપલી બાબત નઈ કેદી સમજે આ ઉમર તો તેને સમજાય ને અને પાછો ઘોર ઊંઘ માં ભયો અત્યારે તો હજી કઈ મારા હોય આટલા દિના દિવસે ખીચડી થાય કરતા આવી જાય લઈ જાય પછી તો મોટા થાય તો ખીચડી થાય લાડવા ખાય તોય નહી આવે તથા મધ્ય કથા એક અવતાર નું ધારણ કરે છે એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા કાર્ય તેવા કાર્યુપનું ગ્રહણ કરે છે કેવી મજા ભાગવત ને બધી વાત નાના હતા તમારી વાત જુદી છે હું કઈ માણા છું એ બીજા છે ખબર નથી બોલો નથી પચતા બોલો અને કેવળ અનુભવ જ્ઞાને કરી ને જણાય છે વિચારી ને બોલવા જાવ પ્રગઢ ભગવાન આ હોય હમુ જઈને બોલવા જાવ તો અનુભવે અનુભવે એને બોલવી કેમ બોલો તો ઇન્દ્રી થઈન્દ્રી તો પહોંચતી નથી આને હવે એને કેવું કેમ્પ કરતા અનુભવ વાંચો તો દેખાય એવું થાય પણ એ થી પર મૂંગા ને સ્વપ્ન આવે એટલે બીજા ને સમજાવે ને કોઈ ની પાસે કઈ દે થી પહોંચી તદાશ્રી પાછું અનુભવ જ્ઞાન એવું જ્ઞાન જયારે થાય દેહ નો રેતી થઈ એટલે વિમોક્ષ પછી ધામ મળવાની વિલંબ કેટલી તાવ દેવ આ જ્ઞાન થયું દરક ને દરક કેતો ધ્યાન લખી મહેનત કરવી પડે મેનત કરે થઈ ગયું પાછું લાખ વર્ષ કે સમજો પણ આમ જેમ કયો એને રમત માં કઢો હોય કઢી નાખું તો વાંધો નહી હો તો આ રોટલા મજા ના બરાબર છે ને દેવ સત્તા કદાચ અનુભવ જ્ઞાન એ જ્ઞાને કરીને મોક્ષ ક્યાં શાસ્ત્ર ના જ્ઞાને ગણી મોક્ષ નિત્યાનંદ સ્વામી એ કહ્યું છે જે ભગવાન ના સ્વરૂપ ને વિશે ઇન્દ્રિયો અંતરણ અને અનુભવ એ ત્રણે ફૂગે એવા ભગવાન ના સ્વરૂપ ને કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ એમ કહીએ છીએ પોતાને એમ કહે છે યશમાક્ષરાદમ लोके अटस्मे लोकोत्तम विष्ण्य स्थितो जगत मत्तः मान्यस्त धनंजय मईदूत्र मणिगण पश्च पार्श रूपा शतश्रशः ना दिव्याण કરીને પોતે પોતાની ઇન્દ્રિયો છે માટે ભગવાન ને તત્વે કરીને સમજવા એ તો એમ છે કરીને કલ્યાણ ન થાય એને આવું દર્શન કરે તો કલ્યાણ જો આવા દર્શને કરીને કલ્યાણ આમ જઈ લીખ્યું પછી લખવી પુરુષોત્તમ પછી બરાબર દર્શન કરનારો મંદિર માં જ ગયો મૂર્તિ આમ જોઈ રહી એટલે આ ભાવ થી જોવે ભાવ બદલી આવીને ક્યાંથી આવે જોતું હોય તો હું જાય છે વાદળા થાય છે આ કામ થતું હશે અનુભવ એ ત્રણે કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાન ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય જોવા મંદિર માં દર્શન હાલો મંદિર દર્શન કરી ભણાય છે ફરવા જાય માં બોલવા માંથી બધે ન હોય રીગા દેખાય છે તો બધા જાત જાત ને કયા